વાત પરિત હોય ને શું કરે લખે આ ભાવ માં ફરવું જ છે પડકાર બીજી જગ્યા નથી વર્તમાન સંકલ્પ છે શું છે જેને કઈ નથી કોઈ પણ જાત સંકલ્પ વિકલ્પ કરવા જાય વાત નહીં સંસ્થા ના હું સિદ્ધ થશે આ તો જો સિદ્ધ થવાનો છે પણ સંસ્થા ના હું તમારા સિદ્ધ થશે લઈ આ બુદ્ધિ લડાવાની વાત કરતા નથી પૈસા પણ આ એક માણસે મને સુરત એવું કહ્યું કે મારે પૈસા ઘરે આપવાની ઈચ્છા છે પણ પાંચ હજાર રૂપિયા માણસી અપાતા નથી આપવાની બહુ ઈચ્છા છે રોકાઈ ગયું સર મેળું નાખું મારે કઈ પૈસા ને લેવા દેવા ના આપડે શું કહ્યું ઢગલે બંધ હાથ પડવાનો એ કરોડ રૂપિયા લેવાશે પૈસા નો હિસાબ નહિ પેલા જે લાખ ચાર હજાર આપી ગયા છે ને માથા પણ કરવા ને બધા એના કઈ કાચી માર્યા નથી કદાચ થઈ શકે માણસ જેટલું પહોંચી વાળ એટલો જાય છે આપનું સંકલ્પરાને થાય પણ કાંસા નહોવું સંકલ્પરા થાય આ તો ધાય છે ભાઈ થાય મમદે મત જ ના હોય પણ તમારા સંસારમાં આવું સંકલ્પ તો સુકરા થાય એના મતલબ વિઘ્ન ના ગાય સાલ ચાલ ચલતો નહી ચારકીલ હવે એમ શું થયું છું કે એને લડ્યા ચાર જલીબી ગઈ શું છે ઠીક ને લાગે છે ને ઘડી વાર દુર્ગંધી દુર્ગંધી નઈ એમાં અને બધી ઇન્દ્રિયો બે જાય ને બે જી બોલ એક જેવી ભાવના હતી કે એવું આવ્યું બોલવું જોઈએ આવી બધા જમતો હતો હા ફાયદો થયો બધી ઉભી કરો હા દાદા શું કરવાનું છે તારીખ બધા ઉભું થતા કરવા બધું આપડે પણ આવી ગયું જ્ઞાન થઈ જાય આ બધું સમજવાની બહુ જરૂર છે તારા બધું કરવા ને તમારે સમજવાનું જરૂર છે એટલે દાદા પાસે સમજવા માટે વાત એટલે તમે જે સમજો છો એ રાતમાં જોઈ લેવું સરખામણી ગયો ગયો છે બરાબર ઘેર બેસી ગઈ છે અમારા મુરબી કે બધું બરાબર છે પણ દાદા હજુ અમારે તો ઘણું બાકી સમજવાનું ઘણું બાકી સાચું નહીં સમજવાનું જરૂર બાજવાનું ઘણું બાકી એમ કે મને હું સર્જી રીતે ભૂલ છે પરીક્ષા પણ સૌથી સમજવાનું એટલા હૃદય થવાનું આપડે જ્ઞાન તો આપી દે છે હા કે हजार मूल बात समझा घर है सारो ओप ओपिन, खराब ओपीनिअन ए तो प्रज्वलित है सारो ओपीनि प्रज्वलित है आने संध्या रीते समझ ये સારા સારો સારા ઓપિનિયન સારો ઓપિનિયન ને પણ એમ કે અમર જગ્યા લોકો હેલ્થ માટે બોલીએ છીએ હાજી હા નાસીબોલ બોગલું હોય નાખતી હાથ નું જવું પડે મારે તમને હા એ હા અભિપ્રાય નહીં અમારે खराब हम जारे सारा माते पड़ देश रहो, खराब मैं तो अमें नहीं निकाल तो तो ये। से तो गया नहीं। हाँ से नहीं गया अतरे ज्ञा दृष्टि दृष्टि कई न कर सूक्ष्म दृष्टि सूक्ष्म दृष्टि दृष्टि दृष्टि आप कई न के બેઠા હોય અને કાલે ઉદય બીજા આવ્યા એટલે પાછું એમ કે નહી પાછા દ્વેત કરવાના આવે પાછા દ્વેષ કરવાના ઉભા થાય પછી દ્વેત થાય પેલો બહુ રાગ કર્યો તેલો રાખ કેરો સંદીનીને કામ લાગે છે સંદીનીને કામ લાગે આપણું દીસતા રહેવા ના દીસતા કેમ આ વાત સમજવાની વાત છે અમારું એટલે અલવા જોવાન જોવાનો જવાનો બીજું કઈ ન દીસતા આવવાના તો કોઈ છે નહોતું કોઈ દર લેતી ન ના જે જમા છે તે આવ તમારે છે ને ભૂકત માં ના રહેવું છે આત્મા મસ્ત જાતે મતે આગળ દર્દી તમે મકાવી દે તારે મટાડી દીધેલો ચાલો આવતા રહો દર્શન કરતા રહો રહી વાત લાભી વાત છે ચાલુ જ હોય છે અનુભવ થાય એવું જાણો અહિયાં આવો તો દસ પંદર વર્ષ પછી જ્ઞાન કરવું કેવી રીતે સાચું રસ્તો અમારો આવું છે ને આજના તમે કંટ્રોલ ના જમા કશું ખાધેલ નહી હા ચા બધું બધું કંટ્રોલરૂમ ચોખા ગોખા એ કંટ્રોલ કંટ્રોલ રૂમ ખાતે માણસ શું કરી શકે માટે દવા તમારો એવું એક જ બે કલાક જ ને પછી તમારે તમે હોય પછી રેડ કરવાનું છે તમને હોપી દેવાનું ચાલુ લાગે પાડિયા કરે તો નિરંતર પરમાત્મા તમારું પરમાનંદ જેનું ખરી ગયે તમારે જરૂર ગયા પૈસા માટી થાય પછી ક્યારે રીવે એટલે તને અવરો વાગત છે એટલા લોકોને કઉ છું ચેતલું કઉ છું વિનંતી કરીને જઈને કઉ છું સીધા બેસો બઉ સારું પડશે હું તમને વિનંતી મારી વિનંતી હું લાલબંધ કરી નાખું દવાઓ છે મારી પાસે પણ એ પોચરો રહેતો હું વિનંતી કરતા પોચરો ના રહે વિનંતી કરતા લાખો રૂપિયા ઘટવું પડશે તું તો ઓવર બંધ થઈ ગયો બધું આવું જાણી ગયો બધું થઈ ગયું અને એ કોઈ કસાય ઓછો થયો નથી મતભેદ ઓછા થયા નથી આઠ દરિયા નથી અને બધું મારી બેઠો તેને મારે વિનંતી કરવી પડે શું કરું પડે સમજાવો છો શું કરે મારા જોચારો પણ હા હું તે રસ્તે પાસે ચડી ગયો અને સંજોગો એવા ભેગા થઈ ગયા એથી આવો થઈ ગયું શું થયું એ થયો નથી અને જો આગળ હોરબન છે ખરાબ લાગે છે હું તમને નહીં કહું મારે મારા મનમાં હમ શું કહ્યું दादाज उस थे दादा भाई घना वक्त थी आता आपने दर्शन करने आरोप आज एगत नहीं बहुत विशाल આ પુસ્તકો માં લખી દગત નથી જગત તો શબ્દ નહી શબ્દ ની બાર તમે વર્ણન ક્યાંથી સમજશો શું કરું એવું મોટું વિશાલ છે જગત અને મેં જોઈ બેઠો છું એ હું તમને કહી શકું કે તે વિશાળ સાચ છે મે આજે દુનિયા માં જે ઉતલ પાથળ દાદાજી થઈ રહી છે આ કોઈ જરૂર હોય કે ના શરૂ હોય તેને કોઈ ઘટકારતું નથી કોઈ ઘનકાર ના છે ની કોઈ ઘનકારનાથ છે ની તો નેચરલ લો છે આ બાજુ ની ક્રાંતિ થાય આ બાજુ ઉત્પન્ન થાય મારો અવતાર થયો અવતાર કોનો મેં જન્મ લીધો બોલે છે તે વ્યવહાર થી બોલે છે સારી રીતે એક શબ્દ બોલવાની ખાતર જ છે ડ્રામેટિક ભાષામાં બોલે છે કે પોતે જન્મ લીધો મારા પેટે કોઈ આવી શકે જ નહીં ગમે પસંદ જ ના પડે તો મારીને માના પેટે આવવાનું ગમતું છે પણ સુધક ને હા એ લોકો સમજતા લોકો શું સમજાય છે તો સ્વતંત્ર માના પેટમાં આવે નહી મને કહે છે કૃષ્ણ ભગવાન તો મારે પેટે નહીં હોય ને એટલે કોઈને પૂછ્યા છે ખરેખ આવું બોલું કે કૃષ્ણ ભગવાન માથે નહી આવે તને આવ્યા હોય લાગે છે કે કે પ્રશ્ન એમ ઉભો થતો હશે કારણ કે ક્રિશ્ચન ધર્મ માં વર્જિન ને કે લોકો ને આવો પ્રશ્ન ઉભો થતો હશે कु पेटे जितना तेरा जन्म्यालावा फाधर पे चलो नहीं बा અને ત્યાં ત્યાં મોટા પુરુષો આપણને ભ્રમણા હોય તો આપડે સાયન્ટ તમારું મતદાર શું છે એ કઈ જશે તો આમ ના હોય તો એ લોજિકલ પૂરું બેઠા છે જેટલું છે એને તર્ક વિતર્ક કરીને કારણ ભગવાન મારી પાસે બેઠા છે એટલે મારી બુદ્ધિ જતી હતી બુ માત્ર ઇનોશનલ કરે મોસમ માં ન રહેવા દે અને મારે મોસમ માં રેવા દે હવે ઇમોશનલ તો સમજી ગયા બુદ્ધિ માં ઇનોશનલ આપડી અમારે મહાન ઉપાધિષનલ પણ નામે નહી નામે બુદ્ધિ નહીં અભૂત ના બે ભાવાગ જઈ શકે દાદાજી અરે ક્યારેક લગાડવામાં આવે છે શબ્દ ની આગળનો પ્રયોગ કરવામાં આવે છે ના ફર્યું અથવા નહીં ફર અથવા જેટલા અંત જ એ તો એ બે રીતે લગાડવા લગાડાય કે એક તો અ એટલે કમ્પ્લીટ લઈ અને બીજું અત્યારે લગાડે કે જેનો અંત જ હોય તો આપની બુદ્ધિ નો અંત જ નથી એ રીત બુદ્ધિ એટલે શું ઇનડીક્ટ પ્રકાશ ડિરેક્ટ પ્રકાશ નહી બુદ્ધિ એટલે ઇનડીરેક્ટ પ્રકાશ ત્યાર પછી તમે મારું છો અને મારે મારી પાસે બુદ્ધિ નથી એમ શું ઇન્દ્ર નથી મારી પાસે જ્ઞાન છે વિજ્ઞાન અને ઇન્દ્રકાશ એ બુદ્ધિ છે શું કરેદ એ વ્યાખ્યા દાદા બઉ સારી બનાવી વ્યાખ્યા અમે પણ આજે સાંભળી ફરીથી પેલા સૂર્ય નો પ્રકાશ પડ્યો આપડે હરીસા બરોબર અને હરીશો જરાક વાંખ મૂકીને આપડે રસોડામાં લીધું અજવાળું એ રસોડા જે અદવાળું આવ્યું તે પ્રકાશ છે પણ હિરેક પ્રકાશ નોટ ડિરેક પ્રકાશ શું એવી રીતે અમારો હિન્દી પ્રકાશ એવી હોય છે કે દરેક પણ મારા તાઇનાવતાર બાકી કારણ કે અક્રમ વિજ્ઞાન છે વિજ્ઞાન માં ઇગોઝમ ખરા થાય અહીં ઇગોઇઝમ મારું ખરા થઈ ગયું એટલે જે આ બુદ્ધિ એ શું આત્મા નો પ્રકાર ઇગો ના થ્રુ થઈને આમાં આવે ધીરવાડે વગર નું કરવું હોય અહંકાર થઈ જ ભાઈ ભાઈ ભજન અને પૂર્ણ પૂર્ણત્વ ના બતાવી શકે આ બધું સમજી શકે બધી पूर्णत्व आप आप आपने समझी सके खर भे पूर्णोत्व बता राजा कम्पेरिजन શન પ્રમાણે અભૂત હોય ત્યારે જે રહી છે કે વિદ્વાન પૂજે છે કે રાજા રાજા તો એના રાજ્યમાં જ પૂજાય પણ જે વિદ્વાન હોય એ આખા જગત માં બધે એટલે લિમિટ વાળા નું તો ઓછી બુદ્ધિ વાળા ના સ્વીકાર કરે અને એનાથી જેના કઈ આગળ પાસે થયેલા હોય તે ના સ્વીકાર કરે તો બાળક સુધી અજ્ઞાનતાથી દીધો છે અને અમે જ્ઞાને કરી દીધો છે બસ એટલું છે અમે આ કિનારાના પેલો એ કિનારાના પણ બંને બાળક જ કહેવાય અમે લઘુત્તમ થયેલામ અને આમ જ્યાં વ્યવહારિટીમાં અમે ગુરુત્તમ મારાથી બધાજી મોટાની શંકા નો કરનાર કે છે હવે આત્માની શંકા તમે શું પ્રશ્નો પૂછો આત્માની શંકા આત્મા કરે છે કે બુદ્ધિ કરે છે બરાબર એ આત્માની શંકા આત્મા કરે છે આ બુદ્ધિ નથી કરતી આત્માની શંકા તમારો માનેલો આત્મા બુદ્ધિ સહિત છે અહંકાર બુદ્ધિ બધા સાથે છે તે આત્મા મૂળ આત્માની શંકા કરે છે શું કરે છે મૂળ આત્મા જે મૂળ આત્મા નથી એવું કયું जगत मैं हूँ चंदुलाल बुद्धि मारी अहंकार बुद्धि हूँ ज आत्मा छू અને આ આત્મા ને મારે શુદ્ધ કરવાનો છે એવું માને છે એટલે આ પોતે અહંકાર બુદ્ધિ કરી બુદ્ધિ શંકા કરે બુદ્ધિ પણ કોણ કરે આત્મા કરે છે આ આખો આત્મા કરે બુદ્ધિ બુદ્ધિ એટલી શંકા ના કરે બુદ્ધિ અહંકાર થઈ જ કરે કારણ પોતા એટલું બધું અજ્ઞાન થયેલું કે પોતે પોતાની ચિંતા કરતો થઈ ગયો કે હું નહીં એવું કેવા માટે બઉ સરસ્ય છે વ્યવહારિક આત્મા કર્યો છે શું કુ જે તું અત્યારે માની રહ્યો છું તું માની રહમા વ્યવહારિક આત્મા છે એવું કહ્યું પણ વ્યવહારિક શું થાય છે લોકોને સમજાતું નથી પ્રતિષ્ઠા તો તમે ફરી ઉભું કરનાર જ પ્રતિષ્ઠા કરો છો મારે આવે છે બીજો પ્રશ્ન જયારે હું કઉ શુદ્ધાત્મા છું અને જે નથી એ પણ બુદ્ધિ કે છે ને નથી કેતી મોટું નાશ થાય જ નહી બતાવે અસ્તિત્વ ઉગી જાય ને ચિત્ર આંગળા નું અસ્તિત્વ ઉડી જાય એટલે મને આવું એક્ ના કર સમય ને સંધે ગયા પણ એક હંમેશા પ્રજ્ઞા નામ ની શક્તિ છે તે આત્મા માંથી જુદી પડેલી હોય એ જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી આત્મા ની બધું કરવું પડશે આત્માની શક્તિ બહાર પડે છે પ્રજ્ઞા નામ ની કામ છું બેનું સંઘર્ષણ હોય આ બે નું સંઘર્ષણ નિરંતર ચાલ્યા કરે છે આજ્ઞા એ બુદ્ધિ છે અને પ્રજ્ઞા એ મૂળ વસ્તુ છે એટલે પ્રજ્ઞા હંમેશા તમને અંદર ચેપે છે અને આ બધા લીધા વ્યવહાર લોકો એ જાતે સીતજ્ઞ માની શકે જવું સુધી થઈ જાય પણ પ્રજ્ઞા તો મોક્ષ લીધા મોક્ષ જવા માટે આગળ બધો માર્ગ લઈ જુદ્ધિ તો બુદ્ધિ કેવી રીતે આવેબ આવી ગયોજ્ઞા આ પ્રશ્ન સામરેન્દ્રજી ને પૂછ્યો હતો એમને મને સમજાવ્યું કે આ રસ્તા બાળપણ થી તે સુધી બદલાતી રહેશે આપી જાય આ મૂર્તો રમણ મી નો આવું કરી નહી હું પણ લોકો બીજી બાબતે પ્રશ્ન ધારા છે હિંમત ના ફરે ખાનદાન કોણ કોની ખાનદાન ગરમ ના છે અને તરીફ આવે ને લોકો ને પાછ લાભ નહી ઉઠાયા કશું કયું નહિ તરીફ આવેલી વિજ્ઞાન ના બે પ્રકારના આપે કહ્યા છે આંતર વિજ્ઞાન બાહ્ય વિજ્ઞાન અને બાહ્ય વિજ્ઞાન ને વિનાતી કરી છે વિજ્ઞાન ની વ્યાખ્યા વિશ્વ ના જગત ના દળ તત્વ ના સત્યો અને તો આ વિશે એ બાહ્ય બુદ્ધિ બુદ્ધિ બે ટકા આંતરિક બુદ્ધિ અને એક ભાગ્ય બુદ્ધિ ભાગ્ય બુદ્ધિ થી માણસ નીકળે એટલે બધી ની અવસ્થાઓ છે આજે દેખાય છે એ તત્વ ની અવસ્થાઓ છે તત્વ નથી હું સસ્તો નથી આવી છે પરિવર્તન જે વસ્તુ એવી રીતે કેમ પણ આપું છું પછી પરિવર્તન ના થાય નિરંતર પરિવર્તન કરે છે તમને કેવું લાગશે નું જે સત્ય છે એ પરિવર્તન સત્ય કસ્ય કરતું હોય છે ભૈયા વિના મને સત્ય છે એ નિરંતર સત્યનો ખ્યાલ છે એ પરિવર્તન થાય છે સત્ય કસ્ય કરતું હોય છે નિરંતર પરિવર્તન થાય છે હા મતલબ આ એક જ સત્ય એન્ઓર્મલ ને એના સિલેખણ અનઓર્મોલ ફરી ઇન્ટરનોલ હા મતલબ આર્મોલનો જેના થઈ cotidien થાય છે કે નિયમ સત્ય આ એન્ઓર્મલ થઈ પોઈન્ટ છે એન્ઓર્મલ રીગના કોઈ કરતા નોર્મલટી એટલે વિરોધ નોર્મલ એટલે પેલું નોર્મલ છે જ્ઞાન વિજ્ઞાન જુદા હોય છે શું વિજ્ઞાન એ વિજ્ઞાનીઓ ની હિત હોય છે જ્ઞાન છે પણ એ લોકો નિયમો નું શોધ કરે છે એટલે એ પરિવર્તિત એ નિયમો બધા એ લોકો એમને કે આમ જ છે અમારે છે કેવું પડે અને નથી એને નથી કેવું પડે જોઈ જાય છે ફાયદો એને ધબે ના હોય જે જ્ઞાન લોકોને ખ્યાલમાં ના આવે ઊભું થયેલું કસી કસી ના થાય ના થાય માનતું નથી આજ્ઞાન ગમે તો બુદ્ધિ સાહેબ હોય સાયન્ટિસ્ટ હોય જ્ઞાન માટે કહ્યું કે આ છે તે બહુ વાલા છે ઈચ્છા કરજો કે કરે છે અને જવાબદારી વાળું બોલો છો પેલા ધન્યવાદ ને માફ કહેવાના મેળે એક જ પ્રકાર નું એક જ પ્રકાર નું જયારે દિવસ વાંધો હોય તો એવું બોલે હું બોલ્યો અને મોટું બરાજી કે બોલી જવું એવું બધ ના ભાઈ વિજ્ઞાન બધા એટલે આ જગતના વિજ્ઞાન છે એવું નહીં સરસોડ હોય એવું નહીં સરસોડ નું કોઈ પણ વસ્તુ સરસોડ હોય એવું નહીં જ્ઞાન છે પણ ખબર ને કેટલો ઉમિત લિમિટ બહાર કર્યું સરસઠામ ગાડી છે તે સડસઠ કિલોમીટર હોય ત્યાં એ સોના ઘર ગાડી બગડી તો હજી ફોન કરવાનું હોય તો રાખવું જોઈએ પછી બે પલંગ વચ્ચે પગડ નું શું થાય ત્યાં પછી બીજા પગલાનું શું થાય છે તેને ત્યાં સુધી કેવું જોડે પૂરક રહી છે કુદરત રે ગુજરાત ને આપસમાં ઉદ્યા કે વિજ્ઞાન પણ ગુજરાત ખોલી ના દેતો કરે સ્કૂલ નું વાંચે એ જે પર કરવું પડે આ બાર સ્પોર્ટ માંથી દેખાડ્યું છે પણ આ જે પરાણીમાં શું પડે તે આખરે બધા લાગે ના હો કેમ અમારે કનુમારી પાસે ચકમા હું ચા પછી ના તો આમ કરી લાઈ બધી પણ આખરે છે પણ તૈયાર છે એ ચફમા રાખ્યો હા ને તો